આપડે એવું કાઢે અરે જરૂર પડે એવું કરીએ જરૂર પડે એ રીતે કહીએ છીએ હા જરૂર પડે એ બધું સરખું ચાલક છે ના એમનું કેવું છે પહેલા કહેતા ના હોય તો કેવો કે પસંદ નહિ કરતા ભગવાન બઉ વડે છે ત્યારે શું ભણે છે અગિયારમી માં છે કેટલા વર્ષ છે એકવીસ વર્ષા કરી 6 માસ 12 વરસ માં 12 વરસ પછી આવું છે તમે તમને વાતે મને દેવની પાંચે આગ્રહ સમા જો એ બે છો તો એમ તો તમે એક ચેકિંગ કરતો રહો મે દેવી અમે સગાને કરુણાને નીકળતો છે થોડો માન આ તો બધી प्रकृति प्रकृति मल्दी न छूटे नुकसान कारक तो नुकसान कारक है नुकसान कारक नहीं आज ना बढ़े तो नुकसान कारक नहीं તમારી બીજું કઈ નુકસાન નથી જોવાનો નથી તમે કંટાળી બરોબર ધોયું નઈ તો પછી એને ફરી ધોવું પડશે રાજી ખુશી થઈને એટલે ભાવનું કારણ છે ભાવ જ રાખવાનું ભાવ જ રાખવાનું બીજું કઈ સુધારો નહિ કરવાનો સુધારો કરવા ને પહેલા સુધારો કેનો કરે છે સુધારો એ તો એતો સંજોગો છે સંજોગો ભેગા ના કરી શકાય અને વિખરાઈ કરે આવું આ વ્યવસ્થિત બોલાવાની ભાવના કરી હતી બહુ વર્ષ ની ઈચ્છા તો ફરી હતી ભાવના કર્યા વસ્તુ વાત સાચી માં એમાં જો પોતે દાપણ ના કરે મારી આ નબળી સમજે જાણે બરાબર જાણે પણ અહીં કાબુ માંગા એકનો એક દીકરો નીરા બે સારી બહુ સારી પણ જરાક બધી વધારે ખાતરી ગરમ કરેલું છે શું કે છે એટલે આ ડબ્બા ઉપર બે ઇંચ ગરમ થયેલું છે બીજું નીચે પેલું છે નીચે કયો માલ નીચે લાગે જુદું એ જગ્યા છે તમે હા અહીંયા આગળ ભાગીદાર રહેલો હા શું કરે પેલું નીચે પેલું તેલ મફરી તલ નું પહેરવે અને પછી પેલા ના આપે કે તલ તેલ છે સારું એવું ના પણ પેરું તો ઘી શું કરે ડબ્બો આખો પેરું ઘી હોય પણ ઉપર બે ઇંચ પેલું ગરમ ગરમ રેડિયા એ લોકો આટલી બધી ના જ હોય ને કેટલી બધી આખા ડબ્બો ગરમ કરી લાવ્યો પણ ના પેલું બોલો આપડે તો બચેરે નહી સારું ભાઈ બીજું બધું પેલું એટલે આપડે શું કરવું પડે મેં કહ્યું આખો ડબો ડબો ગરમ કરાય પછી છે આપડી રૂબરૂ ડબો ગરમ કરેલી બજાર આજકાલ બઉ મળે પીળા રંગ નું મળે ને ગાયનું ઘી અહી પીળા રંગ નું મળે ગાળો ભાઈ ગયો તમે કઈ ફરિયાદી થયો તમને કેવું લાગે એ ફરિયાદી થયું હાર પછી રીલાઈ મળી સાહેબ હું ઘરે મારે બન્યું હતું એ ગુસ્યા રાતે વિચાર કર્યો આ સારું આપડે જોયું કે મારે કયા પ્રમાણે કવું પડશે ખોટો દેખો મને માહિતી આપડે ગયા આમ તક ગયા એ બોલ ના આપડે બોલ ના આપણે એમાં લેવાય લેવાયું એવું જ કે એવું ક્યાં ગયા છે કે ભાઈ તમે એડજસ્ટેબલ બોલજો ઉપલબ્ધો એવું બોલશે આપડે નુકસાન થયું આ વકીલ કઈ મારી આપડું જ ગઈ ચાલુ આવું કરું ઘર છે સાહેબ હું ક્યાં કર્યા સારું શહેર જે દાખલો બન્યો કે એક જને ગયા પૂછું પકડેલું તે પકડવાનું ક્યાં સુધી એ લાખ એક બે લાખ થઈએ અને તેમ છતાં લાભ તો મારે મારે ઘર છોડી દેવાનું એક બે લાભ કરીએ ના કરે તો આપણે કહ્યું એ મૂર્ખ એ જવાબદારી છે શું કહ્યું અસત્ય સત્ય બને લાવવું એ તો જવાબદારી છે પણ સતનું પૂછવું ના પકડાય સચને આગ્રહ સુધી દુરાગ્રહ ના પડે જેવું બોલી ગયા તમે તાર વાપટ જેવું બોલી વાર મને પણ પક્કર જવા મળી ગયા તો તમે ચાલ કરો દાદા બઉ આજ રસ્તો આજ બધા ભૂચ નો ઉકેલ છે આજ ભૂંચ નો છે હાજનો ઉકેલ નહીં ભૂજરી છોડે નઈ અમારા આ જ પુરામ પડી ને મરી ગયેલા આયા રામ કહો આ કામ લાગશે પૂછ્યું ના પૂછ્યું કઈ મોક્ષે કોઈ ગયેલો નહીં નાગરિક ઉદ્રમ કરતા દયા તમે કેવું લાગુ થાય ને ક્ષત્રીઓ ડાહીમા ના ગાડા દીકરા જેમાં લોકોને નુકસાન ના થાય નુકસાન કરો નુકસાન અને વાટવાડ હતો એ પછી બોલે શું કયું કરે અને મારી જ પુત્રો ગાડીમાં હું નહી કેતો કહેવત કે શું કે છે હું જા હાલ અમા પડ્યું મારે કહેવત સાંભળી જ છે તે અમને ગોડા ગયા મને પસંદ પડેલી વાત હા વાત સાચ છે કારણ મે મારી ના ફરિયાદ કરાવી મને કે માર થઈને આવે છે મારી ના આવી શું ફાયદો એને કાપી તો રહેવાનું એને માર નથી તો એને કોણ છે કે સાહેબ આ બધા કરી બેઠા છે આઈ જાઉં કે પછી ત્યાં હોય તો છત્રીઓ ત્યાં તું હોય બઉ હોય આપડે તો આત્મા ની વાત કરવાની ઓછી નથી मददरूप मदद मदद मदद बन सब आप दादा हजू अहार <laughs> <नीजी शुआ बसाले। laughs> <laughs> व्यवहाराम गयी जाएह एक क्षेत्र क्षति रखूत रजपूत बढ़ा बहु भाग है क्षति ऊंची नीचे लोहे वही खानदान लोहे रखूत ગયા પાસે મિયાભાઈ ઝૂંપડી અને શેતનું છે અરે હમણાં ક્ષત્રિય રસપૂત નું મોટું બકાન હતું સાઈડ માર સર ઈ જોઈ ઝૂપડી રાખીને શાક પડે ધંધો કરી ખાય બે ત્રણ રૂપિયા મળે તો ઉડાડી દે ઉડાડી દે રસ્તો એવું નહીં વિવેક શકાય કારણ પેલો મોભાની બહુ કિંમત ને પેલું હાંસી કોઈ માગવું ના પડે કોઈ છોડી પડે ત્યાં ભેગું રાખે એટલે આ રજપૂત ને આજ તો જરા પુલ આવ્યું આ દીદી મને પૂછે તમે શું બનાવેલું અમે તો આ રોટલો અને જરા શાક અને દ ભાત કરી રોટલો છે આ લોકો ગરીબ છે પણ ખાય છે સારું કે આપડા કરતા એટલે રજપૂતે જોયું કે આ તો માણસ ભૂત તેજ છે ગરીબ આપડે ક્યાંય ભૂતતેજ છીએ આપડે તો પૈસા એવી રીતે વાપરીએ તો આપડી આબૃવાની વડમ વડા કરી પાર ના આવે એ મીયાબી નામ બે હરકેરનું પેલો વણમ સુકેવાનું હોય એમ પાર ના આવે એટલે પછી રજપૂતે શું કર્યું કે એક દાડો સાથે નવ્વાણું રૂપિયા હતા થયા પછી ભાજી નેલી થેલી ઘડી દીધી અને પછી શાક લઈ ગયો એ પછી તપાસી કરવા રહ્યો નથી પણ પેલો હજુ ઉઠ્યો તો પેલી થયાલી દેખી ત અંદર વેલો વેલો ઘેર લઈ ગયો લાગ્યું લાગ્યું નઈ અલ્લા ને દીયા ખુદા ને દીયા બહુ જુદા ને દયા કયો કુદો પેલો ઉપયોગ વાળો અગ્નિશ્વર વાળી ભગવાન કહે એને એમ લાગ્યું ખુદા એ દીધું એટલે પછી ખૂણામાં બે હારી બારડું બહારી પછી ગણ્યા બરોબર દી સો પૂરા કરવા માટે એક જોઈએ ચાર બે રૂપિયા આવ્યા છે તેમાં નાખી દો શું એક રૂપિયામાં પછી બધું લાવવાનું થયું ને લાવવાનું થયું બરાબર ખર્ચો ત્યાં એક લાવવાનું થયું ને એટલે પછી આમને રજપુત કહે રથવાડી ને હા પૂછ્યો છે કે છે ખાવાનું શું કરે છે એટલે દીદી કે કુદરતી મરજી ઠીક ને પેસાડુ નો ધક્કો લગાડ્યો શું નવાડો નો ધક્કો હજુ નવાનો ધક્કો લાગ્યો નથી કે શું કહ્યું નવાણ નો ધક્કો આપડે કહેવાય નથી કે નવાનો ધક્કો માર્યા મારા ઠેકવા નહીં આવે ત્યાં રસ્તુ નવાણ નો ધક્કો માર્યા બરોબર હવે પછી એક દાડો છે ને ભાઈ ચરબી કરતો તો તપુત કહ્યું ઘરમાં કે હા જયારે કઈ ધાડભાડ પડે અને વખોટું પડે તે મને કેજે હજુ કઈ નાગુ બોલે છે બધાની જોડે ને હાખોટું પડે ત્યારે મને કેજે ક્યાં ભૂલી ના જશો એક આવડી પડી જાડી જાડી આટલી પડી જાય દોઢ ઈચ ગોળ પડે પરે અને ધાર પડી પડ્યો ધાજો ધાજો ધાર પડી છે સ્વાર્થન થયું રજપૂત એમ જોયા કરતો કહ્યું એમ બીબી ને કે બહુ જ ઝઘડા હોય બધું બહુ હોય ઝઘડ આપડે સો જાવ અંદર ચાર બધા એનીકળ્યો રજપૂત એ પેલી પરે હતી ને તો આમતો પડી જા નઈ તરફ જતો જતો રહ્યો ને ધાડ નું તો થઈ ગયું એટલે પાછા આયા તો અમને ઉતરી ગયેલું મિયા આવે ક્યારે મારો અંત ક્યારેક પરી પડે તક ક્યાં થાય ફરી ધાઈ ફરી તારી આગળ આખું બારી નાખે મારી નાખે બારી નાખેડ જુદી પણ વિચારવા જેવું હોય ત્યાં તું હા સ્વીકાર છે છે ને અને હોય શરીર આપડે પંચાસ કિલો ના હોય પણ તમે ઉપર બંધુકો બોલો ઉતરે જેમ જેમ સુરાત दादा मा स्वामी आपने वक्त विचिक्षण करना टेका ने, ने रंगी वरख चढ़ाई अने कर अगासी अमरी विचिक्षणता क्या क्या जती रही विचिक्षण ના અદાજો આપી આવી ખાલી થઈ જાય શું એટલે આ બધું છે પણ પાછી જોયે જો આ કરીને સાચું કહ્યું તેને શોધખોળ કહીને સહન થાય ને એટલે આ જગા તો થોડી પડશે એવું હોય વણિકોના મનમાં હોય પણ એ જો હજી તો બધી નીચે હમું તો કરવું જ પડે ને કે પેલા હમું ના કરે આ હા હું આપડે તમે તો કેવળી થઈ જાય કેવડી કેવળ થઈ જાય તીર્થંકર ના થાય કેવી થઈ જાય બીજાનું હિત ના કરે પોતાનું સિંચાલ અને પેલા જરા ગાડા હોય બીજા હું એમને જુદો રહી ને બોલતો ત્યારે ખોટું લાગે કેમ જયંતિ પેલા તમને રાત હાચી છે પ્રફુલ્લ આવી જાય ને ખુલ્લું મન ખુ થઇ જાય મારી પછી રહી શું જયંતિભાઈ શું કરવાનું છે આપને ખબર પડે ને શું કરવાનું છે જાણવાનું ભલે આપડે ઘૂસ્યા છે આ જગત શું છે આપડે શું છે કોણ છે કેવી રીતે ચાલક છે ચલાવનાર કોણ છે આપ કહો અમે અત્યારે શું મળ્યું છે એમ સવાલ પૂછે અત્યારે શું મળેલું છે કેટલો સ્ટોક છે કેવી રીતે ખબર પડે માલકી વાક હતા તમે ગણાવશો તમારા નામની ટાઈટલ ગણાય છે શું કયું મુદત થી ટાઈટલ છે તમારી બાળકી આમ તો માલકીટ નું છે આ ત્યાં બીજી કઈ મિલકત નથી મનુષ્ય ભણું મોટા મોટી મિલકત બીજી દેવ હોય ને તો કામ ના થાય કામ તો મનુષ્ય ભણ માં આવે તો થાય કે જો કર્મ કરી શકે છે મુક્તિ જવાનું તમે ભાવ કરી શકો भावकर्म कर नही क्छा होता मनुष्युखता नहीं इच्छा हुआ है <laughs> ते दुख गर्व आप सुव दुख रहित आप इच्छा हो અને એનો માર્ગ ખોલવ ક્યાં આગળ જઈએ તો સર્વ દુઃખ મુક્ત થવા આવો તો થાય એટલે એ માર્ગ અહી છે તમને ધીરજ પકડાય ને જરૂર બતાવ આવો આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છોકરા મારા માં પણ બિરાજમાન છો આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે ભગવાન अभेद भावे अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु अज्ञानता सर्व दोषो ने आपनी आप जाहिर करूचु तु हृदय पूर्वक खूब पस्ताव करूचु અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરી એવા દોષો ન કરું એવી આપ મને શક્તિ આપો हे शुद्धात्मा भगवान आप सापा करो हमने भेद भेदभाव जुटी जाए अभेद स्वरूप प्राप्त थाय अमेरा मेद स्वरूप तन्वाया चलो हाँ नमस्कार विधि बोलो ભગવાન ની સાક્ષી વર્તમાન ની મહાવીર ક્ષેત્ર માં વિચરતા શંકર ભગવાન શ્રી હિમંદર સ્વામી ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવીરેક ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિતરતા ઓમ પરમેશ્રી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ સારા ભગવાનને સાપ્ય વર્તમાને મહાવિવેક ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રમાં વિસરતા પંચ પરમેશ્રી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત દાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવીરેક ક્ષેત્ર થતા અન્ય ક્ષેત્રોમાં વિહારમાન તીર્થંકર સાહેબો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું મિત્રા શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર સ્વામી તીર્થંકર ભગવંતો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું શ્રી કૃષ્ણ ભગવાન ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ભરતક્ષેત્રે હાર વિચરતા સર્વનથી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરો દાદા ભગવાનના સર્વે જ્ઞાની મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું આખા બ્રહ્માંડના માત્રના માત્ર स्वरूप अत्यंत भक्तिपूर्वक नमस्कार करूदल स्वरूप स्वरूप स्वरूप स्वरूपात्म स्वरूप जगत ने शुद्धात्मक स्वरूप दर्शन करूच યલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે દેવ થી આખા જગત ને તત્વ જ્ઞાની કરીને દર્શની કરું છું દાદા ભગવાન પોતા પેડ ભરવા માટે બધું રોજ નો રોજ પ્રસાદ પણ હા આવી કોઈ ના હશે શું કરું એ તો આ છોકરા જિંદગી ખરાબ થઈ જાય શું આ તો સારા ઘર નો ખાનદાન છોકરો છે ભગવાને કહ્યું કેમ નું છે તમારો શક્તિ છે કે નઈ એ કોડો છે ભગવાન કેવાય મારે કેવાય મારે બધું એમની જો ભાવતું એમ ગમે તેમ હું ખોટું તો કઈ ના ખોટું કહેવાનું છે હું ખોટું પછી ભગવાન સાથે બધું પુસ્તકો લખ્યું છે કે જો ભગવાન ને જગાવતો જયારે આવશે ત્યારે તમે સાચા દિન ના થઈ જાય કઈ માની આપડે સાચા દિલ ના થયા સાચા દિલ નો માણસ જ ભગવાન બાકી બીજો માણસ કઈ પણ લાલ ભગવાન નહી હું એમ એ હું એમના ભક્ત છું એમાં બે વાત નહીં આપને ભગવાન ચટકાવે કે નહીં પછી મને પૂછી છું પણ કોઈ ચટકાવે મેં તો એને કહ્યું કે બીજું ઘર બદલ સારું હવે મને વાંધો નથી હવે મારે બધું થઈ ગયું કોઈ જવું એવી જગ્યા નહીં લાલતુ જ્યાં આપણને જે વર્ષ સંપૂર્ણ થઈ ગયા હોય કે નહીં આપણને સંપૂર્ણ વર્ષ થઈ ગયા હોય જે એ આપણને ટડકાવે કે નહીં ટકાવે નઈ એ તો ઉડતા આપડે જગ્યાએ ખુશી થાય આપડે ખુશી થાય એટલે બઉ કઈ કરે ભગવાન મારું જીવન કેવું હા ભાઈ આડો થાય છોકરો આવું કે લઈ નાખી નક્કી કર્યું બેડરૂમ કરવા સંગ્રામ જીવન હાય થાકી ગયા બંધ હું કડે એના કરીશ કે ધારાસ જે તમારા બધ કોને ક્રેક કર આપડે કોઈ દેવું હતું બઉ નારાય માસ હતો આવી શકાતો નથી જોખમદાય છે આ ચારથી થાય છે તેવું જાવી ગયો ભાઈ બધા જોયું શું આ કે છે એનાથી અહીં આવી શકાય નઈ એના પાપ જ એને કહી દે જે કયા કયા કહું મળું થઈ જશે હું ના બોલું તારે વાત કરતા ફફડાટ થાય હું બોલું ને બોલે બરાબર બીજું સૂર્યનારાયણ જેવો પ્રતાપ ચંદ્રમા દેવી સૌ્યતા હોય કે પ્રતાપ વારા છે આ તો આપ્યો દિવાર વર્ષે મારાથી આવું આવું થઈ ગયું છું છોકરાઓ હિમાલય ચેતા હોય આટા પેટમાં બીજા બધા સેવ થવાય કેવાય